राजकोट जुनालीस ने शुक्रवार तारीख आठ बेनीसो पंचासी घर प्रथम प्रकरण नीसमुना चालू કેમ રહી શકે જીવ કેવડો છે જીવ તો અણુસર કેમ બે વિચાર નહી કરતા હું અખંડ ભગવાન ચાલુ સત્વગુણ જેવું હોય કે વાતાવરણ સારું હોય કે બધી અનુકૂળતા હોય ત્યારે તો ભગવાન સાંભળે એટલી ઘડી પણ ઉદ્વેગ વાળો વાત વાતાવરણ નો સંતોષ થઈ ગયા બધા ભગવાન ને અખંડ હંભાતા તો આવા બધા દેશકાળ આવતા છે એનો અખંડ કેમ સંભાળતા એટલે મગજમાં માપ માં આવતું નથી એટલે તો કારણ કે વાતાવરણ તો ડોળાઈ જતું હોય તો એ કેમ હંભાળ થાય છે એમ એમ સાંભળે સત્વગુણ હોય ને સારું વાતાવરણ હોય ત્યારે તો આપણને દેખાય કે અખંડ ભગવાન સાંભળે કે હંભારવા હોય તો જેને સાંભારવા હોય એને સાંભળે ખરા પણ આવું વાતાવરણ ડોળાય જાય અનુકૂળ સમય નો હોય દેશ કાળતા હોય તો કેમ ઉભા અમારા માપ માં તો નથી આવતું એટલે કેમ જે દેખો એમાં એવડી મોટી સ્થિતિ થઈ નથી આમ કઈ એવી બઉ દ્રષ્ટિએ થઈ નથી એટલે કે કલ્પના આવે નઈ કે આંખ વાગ દેખાય નઈ એટલે સાધુ ને તો દેખાય હૃદય માં જીવ રહ્યો છે ને જીવ માં કોણ રહ્યું પરમાત્મા કેવી રીતે સાધુ તો ધર્મ ગુરુ કેવાય નિર્ણય તો સાધુ કરે જળમાં પૃથ્વી દેખાય છે જળ શી બન્યો માં પાણી છે વિચાર કરવો તો જોઈ ગઈ જલ્દી બીજા નો જવાબ દવા ગયા જોયા સંશોધન વિષય ભગવાન રહ્યા કેવી રીતે હોય તો એને ત્યાં આવે કોણ આપણે ભગત થયા પછી આ જ્ઞાન જોઈએ કે નઈ આવે હજારો કઈ પ્રતિબિંબ પડે પ્રતિબિંબ પરીક્ષા લેવી નથી પણ આપડે બહુ વિચાર તો કરવો પડશે એવા ગામમાંથી અહીંયા નીકળે એકસો ક્યાંક ઊંઘે રસ્તે જાય તો ત્યારે આમનો ક્યાં આવ્યો મારે જવાનું ગુરુકુળ કહે ખબર પડે આ રસ્તો બીજો આ રસ્તો બીજો આપડે આમાં ખબર વળી જઈને કે તું સમજું માખી છે બધું હે બટા રાખનો ઈશ્વર ગ્રામતી ઈશ્વર કુ ખાઈ ખરો હે કરવો કરવો થઈ જાય કરવો પડે મારા પ્રશ્ન એ તમારી આગળ થઈ ગયા તમે શું કહો છો મને પ્રયત્ન કરો બેઠા બેઠા બેઠા બેઠા મન ની આરે દેખા નગન નો દેખાત આપણે ભગવાન પાસે જવું છે ના આ વસ્તુ છે ને ખુબ વિચાર માગે તરત જવાબ દઈ બધારે શાક લેવા જાય ગુવાર જોઈએ રીંગણા જોઈએ છે પણ એ તો દેખાય એટલે લાવો એમ કઈ આ કેવી રીતે લાવો પણ છે એના જવાબો બધા જવાબો એટલે વાતો કરવાના નહી પાછો ઘરમાં જોડાણો જેમ ખાણી એને એવા કયા આકાશ માં થઈ બીજા ઠેકાણે ભેડા થતા હશે તો આકાશ માં કેમ નીકળ્યા અને કેમ પાછા લઈ માં ભગવાન એકાદ્રાયદુરામ બોલો એકાંત આમથુ બોલવાનું એકાંત નથી ખૂણો એ ખૂણો બેહવા એકાંત નથી કોઈ પણ સંકલ્પ નો ઉત્થાન કઈ નવું પડે અને ભગવાન સાંભળે તો એકાંતાંત આપણે કરતા શું ને ઘાટ સંકલ્પ ને. થી ઉજા કરો તો ઘાટ સંકલ્પ થાય તો એકાંત નથી એનો વિચાર નહી કર્યો હોય ત્યાં એકાંત નો મહિમા આવે બીજો કાઢ સંકલ્પ નો હોય તો ઢીગલ્યો મારી વાતો ગરીબ ને એનો કે બરાબર પણ કેમ થયા કેવી રીતે શું કઈ દવા મોકલી હતી ગમ ના ભરે મેખાય પણ એનો આપણે વિચાર કર્યો એમાં જીવ છે એમાં ભગવાન બેઠા છે એ કેમ બેઠા છે આકાશ માં ઝાકળ બેઠો છે કે નહીં પડે નૃત્તિ આ અગ્નિ આ વાયુ આકાશ એ થૂળ વૃત્તિ છે ખરી રીતે બધું હોય જ છે એક માં જો આ એક માળા છે એના દોરામાય છે પ્રતિ છે જળ છે વાયુ છે આકાશ છે બધા છે ભારે પારે દોરામાય છે પણ ક્યાં રૂપ કેમ રહ્યા છે ડોક્ટર લોકો એને ઓપરેશન જયારે કરવું હોય અંદર થી કઈક કાઢી નાખવું છે જેમ ચીબડું સુધારીએ એમ કે એમાં એને પણ આ ઠેકાણે ઠેકા એ તો પછી પેશાબ ની નળી માં હોય એની અંદર ભાગ પાછું એકનું બીજા એટલું એને ઊંડા ઉતરીને જોવું પડે છે કે નઈ એ આપણે શિક્ષા ભદ્રી વાંચી જાય હ્રદયમાં જીવરીઓ હૃદયમાં જીવરીઓ ઓછી હોતો અને એમાં ભગવાન જે પૂછા ડાક્ટર જેટલું જ્ઞાન મેળવ્યું પ્રયત્ન કરતા હશે હવે વિચાર કરો આપડે કેટલા પાછા છે અને પછી એક પગ આવી એક પગ અક્ષરધામ એટલે જાય પછી પગ પહોંચે નઈ તમારે ગોખી ને કઈ જ્ઞાન મેળવવું છે એમાં પૂરી માથા ગુજ કરવા તો માન જ્ઞાન મળે છે આ બાબત તો કઈ ગોખી આવે એવી નથી એ ઉપનિષદો કંઠ ક્યા કરો હોય નહીને પાછો ઓળખતો થાય ત્યારે જ્ઞાન જીવ માં એટલે હૃદયમાં જવાન હૃદયમાં જીવ હૃદય હૃદય માઉસ ચક્ર છે ખરું એમાં જીવ બેઠો છે પણ જેમ હૃદયમાં જીવ બેઠો છે એમાં ભગવાન રહ્યા છે જીવમાં હ્રદયમાં જેમ જીવ જીવમાં ભગવાન હૃદય તો દ્રશ્ય પદાર્થ છે એટલે દ્રશ્ય કેવાય લેખાય જીવલેખાયો ખરો દ્રશ્ય અદ્રશ્ય છે મારી વાત હૃદય દ્રશ્ય છે એની અંદર જીવ અદ્રશ્ય છે એને આપણે અહીંયા ચર્ચામાં લાવવા કેમ આવે હવે શિક્ષા બધી નો પાઠ તો હું કરે છે પંડિતો ઉપનિષદો વાંચે જ છે ગીતા વાંચે ભાગવત વાંચે એમ જ્ઞાન થઈ જાય ભાગવત બદલાવે જ્ઞાન થાય વૃત્તિ બદલાવવા કોઈ શીખે છે એ જ મારે કેવું વૃત્તિ વિના જ્ઞાન થાય જ નહી જીવ છે એ હજી એટલું જ્ઞાન થાય હૃદય દ્રશ્ય પદાર્થ અદ્રશ્ય બેઠું છે પણ અદ્રશ્ય કેમ દેખો એ અનુભવ સિવાય ન કરો લો આ એ જ્ઞાન મેળવવા કેટલો પ્રયત્ન કર્યો તમે સોના ને કેમ રૂપાળું બનાવું એના કાટ કેમ કરવાશિયારી હોશિયારી દ્રશ્ય પદાર્થો ઉપર છે આખે દેખાય એવું પદાર્થો છે એમાં તમારી હોશિયારી વપરાય દેખાતો નથી એમાં હોશિયારી કઈ વાર જ્ઞાન એ જ્ઞાન આવે એટલે જીવમાં કેમ ભગવાન બેઠા છે તરત પણ જેને જ્ઞાન થાય એને એ તમે બીજાને સમજાવો તો એને જ્ઞાન ન થાય આ જાય અને જી નો એ પાછો અભ્યાસ કરે તો કઈ બોલે એટલે એને જેને અભ્યાસ કરવો દિશા તો દિશા ધરતી આવે પણ એટલું ન હોય લખ્યું છે આત્મદર્શન એ લખ્યું છે પરમાત્મા દર્શન થાય એમ લખે પણ થાય કેમ આ વાંચ થાય ભણ્યા થાય ડિગ્રી લીધો થાય કેવી પેલા વચ્ચા ગીતા વાંચો ભાગવત વાંચો જ્ઞાન ભાવ માં જાઓ ત્યાર મજા જીવ સત્તા અનુભવ જ્ઞાન પણ ન થાય એવું નથી થાય અરે નો થાય તો લખે થાય એવું જ છે પણ એમાં એકાંત જોઈએ ને કાટ સંકલ્પ બંધ એનું નામ એકાંત છે શું બંધ થાય કઈ એકાંત થાયકલ્પ બંધ થતા હશે ને બધા થાય છે ને જગત માં બનતા પંડિત ની પછી લખતા લઈ થાય બાર બાર ગાઉ ચાલતા લાંબો પંથ કપાય વિના કઈ નો થાય પણ આપણે આ રોટલા ખાઈ ને આનંદ કરી તમે પરણી ઘરમાં લાવો છો એટલે પેલા દાળ ઘરનું જ્ઞાન આવી ગયો પાલકે ઘરેથી આવ્યું આ ઘરની રીતિ કેવી છે એ શીખવા માટે દિવસો જોઈએ છે એની સાસુ કયું કરવું પડે કરવું પડે એમાં મોટું મળે આપણે આ માર્ગો ચાલ્યા મોટા મળે રે જ્ઞાન થતો વિશે એમને હા ને જગતના પદાર્થ નું નથી થતું મોઢું મળે દ્રશ્ય ઉપર અદ્રશ્ય નો મામલો રચવો છે એની ઉપર અદ્રશ્ય ની ઈમારત ચડવી ચડવી છે એ વાત જણાઈ ગઈ ને હિંમત ધારવાની વસ્તુ નથી હો એમાં શાસ્ત્ર નો અભ્યાસ અભ્યાસ જોઈએ આપણે ખાવા બેઠા આ તો રોટલો જેમ મતલબ રોટલો કઈ બઉ સજો ગુણ નથી પણ એ તાણી જ રોટલી દઈએ બદલી ગયો બધું તો માર્ગ લીધો ભગવાન ને વરવાનું ભગવાન પાસે જવું અને આપણે ક્યાં ભાવમાં જીવીયે છે એનો વિચાર કરવો ઉપર થોડા ઘાટ એનો ઘડવો છે હેરણ જે હૃદય એમાં જીવ બેઠો એના એનો ઘાટ ઘડવો છે એની ઉપર અથોડાના સંકલ્પ નારાશ નું ચક્ર છે એટલે અથોડા એની ઉપર મારવાના પણ એની ઉપર ઓલી વસ્તુ રાખીને જીવને જે હોય ને પછી અથોડો મરાય જે તમે ઘાટવાની વસ્તુ હર રાખવી પડે ને પણ એને ન જવો ને એમને થોડા દેખાડી દઈ આપણા હૃદયમાં જીવ છે એ આપણને તરત સ્મૃતિ માં દેખાવો જોઈએ અને પછી સાધન કરવા સાધન રૂપિયા થોડા આવે પછી એમ કરીએ છીએ आलो एछे जे जेने ब्रह्म स्वरूप निर्विकल स्थिति थी होने बीजू जीव ईश्वर माया ए आदि सर्वे मिथ्या અને તેના વચન અને જેટલો સંસાર વ્યવહાર હોય તે સર્વે ને સાચો જાણીને સાવધાન થઈને કરે છેડાની વાત બોલી આપણે વાત કરી ઉપર દીકરી છોડીને હોય આ જગત ના જે જે વ્યવહારો બધાય બઉ બુદ્ધિશાળી નાના માણસો ના નહી બધા પીછડા છે પીછડા એમાંથી પાછો વળી રસ ઉપર જો જાવું હોય તો બચડ્યા બાદ આપણે આ દેશ સંબંધી આ બધી ક્રિયાઓ કરીએ છે શું વિચાર કરજો આ વાંચીએ છીએ હજી અમાયિક નથી કારણ કે આપણે આ ઘાટ પર ઉકાતા નથી એટલે માયક થઈ જો તમે વાંચો છો ને તમે ઊંડા ઉતરીને તપાસો વાંચો છો એટલે માહિત થઈ જાય છે એ માહિત થઈ એટલે અમાયિક નો સર્જાય માહિત થઈ અમાયિક નો સર્જાય અમાયિક અમાયિક સર્જાય અમાયિક સ્થિતિ અને શાસ્ત્રે પ્રતિપાદન કરાવવા વિધિ નિષેધ તેને ખોટા ગયા છે આયુ આવું પણ નથી આ વિધિ નિષેધ વાત છે ને આ કરવું આ નો છે તેને તો મહાઅમ જાણવા ગયા અધમ હલો અને નાસ્તિક જાણવા નાસ્તિક અને શંકરાચાર્ય તો જીવના અયામાં નાસ્તિક પણ આવી જાય કરીને ભજ ભજ ગોવિંદમ ગોવિંદમ ગોવિંદમ ન આવતો હોય આવી ગયો ભજગોવિંદ એટલે શું એટલે ભજગોવિંદુ પ્રતિ બોલો છો પણ ભજગોવિંદોવિંદ હોય એટલે ગોવિંદ નું ભજન કરતો જ હોય એટલે થઈ ગયું ને પૂરો નથી શું કહ્યું દુકાને લઈશું ભજગોવિંદ ગોવિંદ નું ભજન કર્યું વાત આટલી ને એટલે બીજા સંકલ્પ નો કરજગોંદ અકંઠક ને જો तथा गणपति तथा सूर्य देवता क्या सर्वे दत्य भाषे वे एम कहे ज्ञा तो गु पाप करे तो कई हड़तु नहीं मूर्ख कहेट त्यागी पर मंसर्ड़ भरत श्रेष्ठ है वन मैंने दया दयाए कर प्रीति थी तो लगे मृग नो जन्म लेव पड़ो संध्या ત્રણ જન્મ લેવા પીડ્યા આપણે વિચાર એવો કરવો પડે કે આપણે ક્યાંક નથી ચોડતા ને ચડભરત ને મૃ ના બાળકમાં હેત કરી નાખ્યું હવે આપણે થોડો વિચાર તો કરવો પડે ને પદાર્થમાં હેત થાય એ ચડભરતે કર્યું એવું હેદ થાય છે બંધન માં આપણે તો છે એક માળા બની ગઈ હોય આપણે અને કો લઈ જાય તમે છો ત્યાં મોલી છે ત્યાંથી અમે ચોરાળી ત્યાં તે બી એક લવા ભાઈ કરી નાતા મારાંગી ને એવી આમ મજા ને રૂપાળીઓ લો ભાઈ રમુ જી ગયા ક્યારે ત્યારે મારા બહુ હારી હોય તો ફેરવવાનો ભાવ થાય રમુજ કર્યા રમુજમાં બોલે પણ ઓલા મૂકે નહી પછી હાલતા હાલતા દેશી રસ્તા બધાડી બરાબર થઈ એટલે શિંદી હોરડી પારા વીણવા પારા વીણી વીણી થી એમ જાણે વીણી નાગરી મને ત્યાં ઓને યુ ખી સપા એના હાથમાં તો દોરો રિયોલો માણે લવો પછી લવો મારા નહીં ભેરવી હવે મારાજ મારી પાસે આવવા માંગે એટલે તમે નહી હો મને સાબરે છે એવા ખીજાના ખીજાણા જુરાણી તું કરેલા મોટો માણસ શું કામ કરે છે ભગવાન ભજવા ના કરે બીજા થઈ જાય માળા ભગવાન ભજવા માટે ની છે તો ભગવાન યાદ આવવા જોઈએ કઈ પણ તમને યાદ આવી સાધુ ચોખે નમતું આ તો બઉ દેખેલું હોય ને ઘણું દેખાયું આપણે આ ભગવાનના માર્ગે ચાલ્યા છે હવે વિચાર કરો ઘાટ સંકલ્પ મનનું કેવા ચકડોળ પાંચ પચાસ માણા ભેગા થાય છે પર્યાણ છે ભગવાન પાસે એના માર્ગ માં આવડવા રખડાવે છે આપણને એ ઘાટ સંકલ્પ ઉપર ખીજાવી જાય બધા એ પુરાણો માં લખાયે કીધું કે ચમત્કારી આખ્યાન છે એટલે આમ ક્યાં ભાગ માં કેવી રીતે આપણે ઘેરીથી આવ્યા બધા શું કમા ભગવાન બધવા અહીંયા આવીને હવે જ્યાં વાત કરો છો આપડે બધા ઈદ ને ઈદ નહી હોય તો કઈ વાતમાં માલ ન હોય એ ક્યાં ચડી જાય તો વિચાર કરો હવે ભગવાન પાસે જાવ કેવી રીતે તરત માઈક ઘાટ ઉપડી જાય છે બે ને ત્રણ પાંચ તો દુશ્મ ને કહે પણ બે ને ત્રણ હા જો આ જગત માં કહે ગુરુ ને જેવ અર્પણ અર્પણ એટલે શું પોતે સંકલ્પ જ ના કઈ કર આવે ત્યારે તો કોઈ આડું ન આવવું જોઈએ હજી ગુરુમાં વ્યાજ બી ગેરવાજબી પણ આવું વચન ગુરુ નું ન માનવું એમ શાસ્ત્ર કહેતા હોય પણ ભગવાન નું ન માનવું નથી અહીંયા કઈ કમાણી સ્થાન નથી છતાં નિરાશ કરી શા માટે આપણે ભગવાન વરવા જયારે ચાલ્યા પછી ઘાત સંકલ્પ આપણા એને આગળ રાખવા માર્ગ જ ક્યાં બદલાય ગયો બઉ વિચારવા જો આ શંકરાચાર્ય મારા લખ્યું છે ભજગોવિંદ ભજગોવિંદ એનો અર્થ જ એક તારા સંકલ્પ છોડી દે ગોવિંદ એવો અર્થ છે કરી ને ભીતી કરી તો પણ સર્વે ભગવાન ની માયા ને તરી ગયો ને પોતે ગુણાતી ભગવાન નું અક્ષર કામ તેને ભણ્યો હવે ભગવાન માં હેત કર્યું હતું આજે સૌ કોઈને ઘરે પોતાની સ્ત્રી પોતાના પુરુષમાં શાથી સામ વસ્તુ એવી નથી બરાબર છે ગોપીઓ કૃષ્ણ હેત કર્યો તો આ બીજી બાઈ જેમ એના ભય ના ધણીમાં એવી ભાવનાથી ના જગત વિષય હાટું ગેલા થાય આખો માર્ગ જ જુદો છે બોલે છે ત્યાં પણ એ તો હું ને એમાં હેત છે એવી જ વાતું થાય ને કથાકારે એમ બોલતો હોય કથા કોઈ ગીરણ ભાવ થી વાંચે કરીને આમાં વિધિ નિષેધ પેલાથી આવે એ વિધિ નિષેધ માં આ પ્રમાણો આ બધા જેવું છે આ નથી કરવાને એવી કે દરવાજો ખુલો આખ પેલી આમાં પડી જાય છે કચરો પડ્યો હોય તો તમારે વાળવો જ પડે તો બેહવાનો સ્વાદ છે કચરો જેમ જેમ પડ્યો છે પછી બે નજીક થાય ને અને કરવા જેવું ક્રિયા કરવું અહી વિધિ નિષેધ કેવાય એમાં ઉલટ સુલટ ભાવ આવ્યો એટલે વિધિ નિષેધ ગયો આ ભૂમિકા શુદ્ધિ ની વાત છે સાફ કરીને પછી ભગવાન કામ ભાવે અને ખબર નથી મને કેમ યાદ આવતો હશે કેટલા વર્ષ પેલા કોઈ દિવસ પારિતી સ્ત્રીને કામ ભાવે નો જોવી શું ભાવના માં છે વિષય ભાવનાથી કોઈથી ન જવું પડે કરવું પડે હવે એની ઉપર વિચાર કરો આપણે ક્રિયાઓ કરીએ છીએ કરીએ છીએ કે પ્રભુને જોવા કરીએ ક્રિયા બદલાવવી જોઈએ જ્યાં જોવે ત્યાં રામજી બીજુ નો ભાષી સ્વામી સ્વામી નારાયણ તરત યાદ આવી જાય મને દંડવત શીખવાડ્યા હતા ઈ ભાવે આપડે જય સ્વામિનારાયણ કરીએ કેવી રીતે જ્ઞાન થાય ક્રિયા જ બદલાવી લેવાની ક્રિયા બદલાવી લેવાની શ્રમ નું અવલંબન કરીને પણ રમકડા ની માફક એની સાથે રમાય નહી ના પાડી શાસ્ત્ર માં જો તો ઘણા એના આપણે ઘર છોડીને પ્રભુ વરવાની ગયા અહીંયા શ્યા જગત માં વિક્ષેપ ના સ્થાન વધારે છે એટલે પ્રભુ ભજી શકાતા નથી અહીંયા વિક્ષેપ નથી કયો વિક્ષેપ નથી નહી કમાવાનો કઈ કમવું પડે કોઈને એટલે સમય કેટલો બચ્યો એટલે નિરાંતે ભજન થાય એમ આપડે ઉપર તો કઈ નહિ હોય ને જોવું જોઈએ વખાણ કરવા સાધવો હૃદય લખ્યો છે ને સાધુ મારું હૃદય કરવું મન ભર્યું અને પાછું મેં ચાકર કેરા એ કયું કરવું નહીં એટલે ચાકર કેવાય ને જાણી જાણી પ્રીતી કરી અને ભરતજી એ દયા એ કરીને મૃગલા માં કરી તો પોતે મૃલુ થયા માટે ગમે તેવા મોટા હોય તેનું પણ પ્રસંગે કરીને તો ભૂંડો જ થાય છે ભગવાન તેનો પ્રસંગ કરે તો પરમ પવિત્ર થઈને અભય પદ પામે ગમે એવો પાપી હોય પણ એ ભાવ થી દિવ્ય મૂર્તિ જ છે અને વેદાંતિ કહે છે જે સર્વત્ર બ્રહ્મસભર ભર્યો છે ત્યારે જેમ ગોપીઓ શ્રી કૃષ્ણ ભગવાન વિશે પ્રીતિ તેમ સર્વે સ્ત્રીઓ પોત પોતાના ધણી વિશે પ્રીતિ કરે છે તથા પુરુષ પોતાની સ્ત્રીઓ આ ભાવથી પ્રીતિ કરે છે સ્ત્રી પુરુષ માં નરક ની પ્રાપ્તિ આવી રીતે જ્ઞાની થઈ પાસે આવી રીતે વ્યવહાર તો કરતા હોય છે ગુપ્ત હતી તો એ ગુણાતી ભાવ પામી ગઈ હતી પાછામાં ભ્રમ સભર ભેલો છે એમ જગત ના સ્ત્રીઓ જે પુરુષ માટેતપ નથી પામતી તમારા ચરણ નો સ્પર્શ થયો તે દિવસ થી જગત ના પંચ વિષય ના સુખ જેવા થઈ ગયા જેવા ગ્રસ્ત માત્ર પોત પોતાની પત્ની પત્નીઓ પુરુષના બાબત છે આપડે ભલે સ્ત્રી સંબંધી વિષય ન હોય પણ આ ખાવું ને પીવું ને પદાર્થ ને પાન એ બધાનું જોગ છે ને એટલે જગત ઝેર જેવું થઈ ગયું ને જાણી રાખવું આ સરવાળો થોડો ખોટો છે તો પાછો હાચો આવે એમ પાછો પ્રયત્ન કરવો જોઈએ આવે કે ન આવે મને હમરેજક ભાગવત નું આ વામ બાબુ વામ કપોલો વલ્ગી દુલ ધર વેણું પછી દેદી મને એ સંકલ્પ થતા વ્યાસ કેટલા પર ભાવ્યું છે પરભાવુ માં વિષય ભાવ નહિ પરભાવ કેટલું લખ્યું ભગવાન ને કોઈ દયા એ બરોબર જુવાની આ વાંચતા હોય દાંત કાંઠે એ તેની દ્રષ્ટિએ મને ભાવ ન થતો કોઈ પર ભાવ થી જોવાની વાત આપણે તો મામુલી વાત કઈ નહીં જે વિધિ નિષેધ છે તે સાચા છે પણ ખોટા નથી અને જે વિધિ નિષેધ ખોટા કરે છે નારકી થાય પોતાને ઉતારે જોઈ ને મારા જ મહિલા ઘર આપણે એને ખોટા કરવા જઈએ છીએ આપડે ઇન્દ્રિયો અંધાકરણ માં રાગ છે મનધાર્યું કરવા માં રાગ છે એટલે આપણું ગોખેલું બરાબર કયું એ બરાબર નહિ ગુરુ શિષ્ય નો સંવાદ ઉપનિષદ માં આવે કે નહી ગુરુ એ પેલું શું કહ્યું બોલો છો એટલે જ દાડે શ્રી ગણેશ પેલે જ નાડે ભણવું છે તો હું બોલું વિશ્વાસ છે ઉપનિષદ હું કહેવાય શ્રદ્ધા સ્વા બરાબર શ્રદ્ધા છે ને ખુબ વિચાર કરો હજી એટલા ભાગ માં છે હાથમાં વારે પછી ખબર મનન કરવા પણ એમ ન કહ્યું વ્યાજબી ગેરવાજબી વિચાર કર હંમેશા ઉઠી બહુ જ મોટી વાત છે અને તે સિવાય કોઈ ગુણ આવે જ નહી પેલા નિશાઓ ભણવા જતા ને કોક તોફાની છોકરા હોય માસ્ટર ને મારી ઉપાડી એટલે એવડે વિદ્વાન થાય ને પછી ભગવાન ના માર્ગ માં પેલે ભણવા આવે ને બાંધે શ્રદ્ધા સ્વ અને જાગ્રત શું એ કહ્યું હું એ કહ્યું રાખશો બોલો તારી બુદ્ધિ ને જગાડીને એમ તારી બુદ્ધિને જગાડ બુદ્ધિ ને જગાડ ઉત્ત એટલે લાકડા ને બેઠું કહ્યું માનો ને લાકડું છે ને પણ પછી જાગ્રત હવે આને કેમ વાપરવું એમાં જાગ્રત જાગ્રત ટૂંકી પણ એવા મોટા અર્થો ફેર્યા છે એમ સમજવાની વાત કઈ પાના વાત નથી હોના કંઠે કરી નાખો તોય ધ્યાન દો પછી વૃત્તિ વાળા વિના કોઈ દેખાય